અજ્ઞાન ના છોકરાઓ જ્ઞાન ને હોય નહી હોય નહીં હોય દાખલા તરીકે પછી છઠું જ્ઞાન વિકાસ પછી આત્મા અનુભવ અથવા આત્મદર્શન ન થયું તો શું કરું થયું હોય તો એના લક્ષણો કેવા હોય આત્મ જ્ઞાન થયું હોય આત્મદર્શન થયું હોય તો એના લક્ષણ કેવા હોય એ બધા ગંધો થી પણ થઈ ગયેલો હોય ગંધા થી થઈ ગયેલો ક્ષમતા વલણ હોય સમૂર્ણ ક્ષમતા વાળું વિષમતા ના હોય રાગદ્વેષ ના હોય બધા ભગવાન જેવા લખ હોય વ્યવહારમાં ધોલે માં દે વ્યવહારમાં ધોલે તમે બીજા એ દોડતા આવો ને ત્યાંથી સમજી થઈ ગયો કોઈ સુધી નહીં એક લાખ મળતું પેશ પતિ બોલ જોયે ને ફેર થાય એમાં જાય પહેલી વાર આવે છે ભાઈ મેં આવું સાંભળ્યું હતું પેલા એમણે લખ્યું એટલે આવ્યા છે પહેલી વાર બધું એ બદલાઈ જાય બધા બદલાઈ જાય કઈક મા કઈક માણસ માંથી નહીં એક ભાઈ લલિતભાઈ છે એ બસ પાછળ જ પડે આખો બધા મારા ગયા દેવા દેવાથી યાદ કર્યા બાળભાષાનો ચમત્કાર કોણ કે શકે જતો ના હોય કરી શકે આ કૃષ્ણ ભગવાન વાસી નારાયણ કહેવાય ના કેવા ખવા જગત ના वो आप इतला थे मुझे नहीं कहता चमत्कार हतरी क्या चमत्कार कह कह કોઈ માણસો કાપ્યા નથી પણ સભા મત કારણ કે મતલબ આપણામાં મૂટા મોટા ન એવા માણસે શું કેવાયા દાદા ચમત્કાર પાછો ભાષા જ બને ચમત્કારી વ્યાખ્યા રહી ચમત્કાર કોને કેવાય એ તમે કરો એવું આ સિકટ કોઈ કરી શકે નહી એ નામ કહેવાય ધંધાજન બહુ મજા આવી શક્તિ છોકરા ને છોકરા મે હતો તે મને તો દાદા ભગવાન પછી લાખ રૂપિયા મળ્યા દાદા ભગવાન નિમિત્ત થાય છે આશીર્વાદ છે સ્વાભાવિક છે એ તો સ્વાભાવિક ભાઈ પતરવાળી દુકાને જઈએ ના રહેતા નાક માં દુકા મેળ જાય ને લાચારી લાચાર થઈ જાય પેલો બાળક થઈ જાય લાચાર થઈ જાય હા દૂધ લઈ લીધેલો પેલો લાચાર થઈ જાય તો પણ લાકારી કરાવવાન બરાબર હેરાન કરતા કરે એટલે હું કહી દઉં તારો ઉપરી કોઈ બાપ જાય એક વાક્ય હું હરું બન તો બહુ બરો બન એક વાક્ય પણ એક વાક્ય એક શબ્દ પણ હરું બન્યું ભગવાન ભાઈ ભાઈ ભાઈ માં સામાજિક કામ માટે જવાનું છે સામાજિક કાર્ય એક માણસ આવી ગયો મુંબઈ નો થશે કરોડ રૂપિયા છે નહી અને બેવું છે પૈસા અપાયું છે નહિ મનકત દેખાતી નથી બે મહિના સાહીઠ લાખ આવ્યો ને એવું થાય જરૂરિયાત વાળા માણસો હોય यी आपेक्षा राखे भी बात करता जो दिया पर और कोई पा सत महात्मा होना शिष्य आता है आपना शिष्य है प्रभाव पड़ो फायदो स्वाभाविक रीते हूं ये बात कहते कहु मालिकी ना घरिया चीजों आप बार सत आने घर मैं તબિયત ખરાબ હોય એમ ખબર આપી દીધું બોલ્યો ફરિયા બોલી જાય હું મારી વાત કાઢી નાખવાની અગ્રી તો છે સમજી પણ ના બોલે તે કોણ કે છે શું પૂછવાય જનતા કોઈ માણસ ના બોલે કે બધા બે માણસ બોલ નીકળી આવે નીકળી આવે શકું છે વિજ્ઞાન એટલે વિજ્ઞાન વિજ્ઞાન માં ભૂલ ના આવે નિયમ માં બુદ્ધ હોય વિજ્ઞાન માં બુદ્ધ ના હોય નિયમ માં અપવાદ થાય વિજ્ઞાન માં અપવાદ બીજું એક અમારે મજે <laughs> છે બંધાના ઇમરજન્સી રિઝલ્ટ કેદલો લેવા આવ્યો ભગવાન નું ભજન કરીએ છીએ હમણાં કઈ સમજ નથી પડતી ભગવાન નું ભજન કરીએ છીએ મંત્ર સાધના કરીએ સંતો એમ કે કઈ યોગ તો કરવો જ જોઈએ પણ સંતો એમ કે કઈ યોગ કરો કરવો જ જોઈએ યોગ કઈ કોઈ યોગ આપણા કરતા નથી હમણાં તો ભક્તિ યોગ જ કરીએ છીએ રામચંદ્ર ભગવાન ની ભક્તિ કરીએ છીએ મજામાં સરંદ નહી રામચંદ્ર ભગવાન મજામાં છે હા આનંદ માં ભગવાન કઈ હટાજો મારી સાથે રહેલા છે ગયા નથી મોક્ષ ગયા નથી એમની સાથે જ રહેલા છે એટલે આ તો યોગ પેલા ભક્તિ આખો દિવસ આપડે કરીએ આખો દિવસ કઈ ભક્તિ કરીએ પણ બાકી ના ટાઈમ માં કરવું હોય તો યોગ ના માટે કયું કરવું દિવસ તો ભક્તિ ના કરીએ તે સિવાય ના કયો યોગ બીજો કરવો તે સિવાય हट योग, योग, योग, योग, योग, योग, मंत्र योग राज मंत्रय योग, योग आगू આખો દિવસ પેલો નવરાત્રિ રાત ના આવે આખો દિવસ કેટલું ભજન કર્યા કરીએ રામચંદ્રજી નો રામંદ્રાય છે ના રામચંદ્રજી તો ઊંઘા નથી પછી એને આખો દિવસ એક ને એક ગામ માં આવે ને એક ને એક ને એક જ ગામ આવે છે આપડેલાલ વિશ્વલાલ ઈશ્વર જ થઈ ગયા છે ઈશ્વર થઈ ગયા છે તમારી કૃપા છે એટલે આનંદ છે તમારી કૃપા થી આનંદ છે નામ આજ છે આપડે સવાર પડતો કરીએ સવારથી સાંજે કરીએ ઈચ્છા ને બદલવ ના પડે બધા રોટો પડે એવું છે જ નથી આટલો કોઈ કપાસી તો બધું ચાલે છે ચાલવું પડે ને સંતો ના પુસ્તકો થોડા વાંચીએ એટલે પછી અનુભવ એવો થાય એટલે અમારે એમ જ કરવું પડે ને સંતો પુસ્તકો વાંચ્યા ને એવો અનુભવ થઈ ગયો કે ઈશ્વર થઈ ગયો પછી શું કરવું એમ જ ચાલવું પડે ને હિમાલય વાળા બધા ઈશ્વર થઈ ગયા એમ તમને પૂછે હિમાલય માં શ્રદ્ધા જોઈએ તો હિમાલય વાળા બધા ઈશ્વર થઈ જાય પોલીસ સાચી કે આનંદ નથી થતો આનંદ થાય છે આનંદ થાય છે આટોડું આટલે વાગેલું આટલે મેં કે મને નથી ભાગ્યું શંકર વાગેલું છે એની મેળા મહિના માં થઈ જાય કોઈ જાત ની તકલીફ ભાગવા વાળા ને નથી આવતું હું તો મારા માં છું તમારે બીજો યોગ કરો દાદા ભાવ નથી બોલાય બોલાય કરો દાદા ભવન નથી બોલાય બોલાય જેટલું બોલાય બોલાય બોલે છે નિષ્પક્ષપાતી મંત્ર ભાગ છે ની મન નો જન્મ ના થાય એ ઉત્તમ મન વસ્ત થઈ ગયેલું જોઈએ કેવું જોઈએ એટલે તમારે મનની શાંતિ કરીએ તો અહિયાં આવજો તમારે જે જોઈતું હોય છે આ દુનિયા માં જે માગવાઈ આપવા ત્યાં છું मन वर्ष थे शांति शांति मन वर्ष थे શું પણ જ્ઞાન પરમાનંદ પરમાનંદ થઈ જાય નહી એ માટે Meditation के केवा नुकसान कारक मदकता उत्पन्न करे तो नकामू आज पांच करता है करी આજે પાંચ વાગ કર્યું પછી કાલે જે મેડિટેશન આપણે નક્કી કરાવે ધ્યેય ધ્યેય ધ્યેય રૂપે ફળ આપે એનું મેડિટેશન શું आपको ध्याय है ईश्वर प्राप्त करव तो तेडिटेशन करो बदाज धर्मों के ईश्वर जैन जैन नहीं ભગવાન વિષ્ણુ ની રાખે કોઈ હનુમાન ની રાખે મહાવીર વૈષ્ણવ મૂર્તિ ઉપર નું મેડિટેશન એ નિધિ ધ્યાસન કહેવાય છે ને નિધિ ધ્યાસન કહેવાય એ તો સારું છે એકાગ્રતા કેવાનું સંપૂર્ણ સાધન અને એકાગ્રતા આવી જગ્યાએ કરે ઉપાધિલો છે જે માણસ તેને શું મન ની શાંતિ કરવા માટે આવું ચાલે કૃષ્ણ ભગવાન નો મૂર્તિ નો કે મહાવીર ની કૃષ્ણ ભગવાન આદિ વ્યાધી ને ઉપાધિ ગયેલો માણસ आधी आधी कृष्ण भगवान शांति जगत जगत जगत ना प्रांति एक शब्द एक शब्द है तो तो है तो है है जगत जगत जगत उठाई जता नहीं था જો ભાઈ રિલેટિવલી કરક્ટ છે આ દેખ સટે રિલેટિવલી કરક્ટ છે રિલેટિવલી કરક્ટ મતલબ સક્ય છે અને બ્રહ્માવિનાતી કરક્ટ છે દેખ ધમ દેરી કરક્ટર્સ માં કોઈ કુકામી આ તો પારકે ઘર પાકાની ખોડી રહે જગત મિત્ર છે મિત્ર તારી કાગળigree છે એટલે કે આમ તો તો સતેરા દે કોઈ તમારા કોઈ ભક્તો ભગવાન બની ગયા તો એની ઓળખ શું भक्त है महात्मा जाते कहता उद्धर कहते लक्षण खरा है, है।, है ना कोई... यो कोई भगवान होने खातरी हो જેલ ની અંદર એમની સાથે હતા કે હું જ ભગવાન છું તેઓ એમ કેતા હું ભગવાન છું તાવ ના કોઈ બીમાર રામ રામ કે ભગવાન છું બેતાલીસ તમે રામચંદ્ર ભગવાન નું કોઈ નું નામ ના લો મારું જ નામ લો સો હોમ કરો હું જ ભગવાન છું એમ તારું મારું શું કલર શું કે તાવ નહી ઉતરે છે તાવ નહી ઉતરેલો એમને તાવ તો ના ઉતરે તાવ તો અને મરી ગયા કઈ વાંચ ના એટલે ભગવાન નતા એમ કેવાય નઈ સાપેક્ષ પ્રમાણ હોવું સાપેક્ષ આ વિજ્ઞાન યુગ તો લોકો સાપેક્ષ પ્રમાણ માગે છે આ વિજ્ઞાન યુગ તો લોકો સાપેક્ષ રીતે પ્રમાણ માગે છે પ્રમાણ શું એક્ઝેક્ટે આવું પ્રમાણ આ નહીં આપણને કઈ યોગ તો આ દેશ માં ઘણો જાણીતો પણ એવું જયારે અવસાન થયું ત્યારે એમના શરીર માંથી તે મૃત્યુ થયા પછી ના અડતાલીસ સુધી એ બોડી એમ રહ્યું અને અમદાવાદ નું મેં કહ્યું તે વાત આ બરાબર સાચી છે અરવિંદ ના કિસ્સા માં બતાવ થયેલું એમ એટલે એ દ્રષ્ટિમાં પૂછો કે આપ જે ભક્તો ને માર્ગ બતાવો છો એની પ્રતીતિ લોકોને જે કરવી આપણે ત્યાં બધા જુદા જુદા માર્ગો બતાવે છે મહર્ષિ અરવિંદ નો જયારે અવસાન થયું ત્યારે એમનું શરીર ચાર અડતાલીસ સુધી એવું ને એવું રહ્યું એમણે યોગ માર્ગ આખી દેશ અને દુનિયા બતાવ્યો એટલે એને લીધે શરીર માં ચમત્કાર કે આવું કઈ પરિવર્તન થયું અતિમાનસ ચેતના અતિ માનસ ચેતના ને ધરતી પર ઉતારવાની રહ્યું બે દિવસ ચોવીસ અડતાલીસ કલાક બે દિવસ પછી તો એમ કે છે કે અતિમાનસ ચેતના સંદેશ મળ્યો નહી હોય ત્યારે અમારે ભક્ત શું બોલશે એક દાદા તો મેં ના કહીશ મારું મને શ્રજગાર છે નહી વાત હું જેમ કામ કહું આત્મસાત થઈ જવું જોઈએ લોકો સાથે આત્મસાત થઈ જવું જોઈએ સાધુ સંતો કે ઈશ્વર નો રસ્તો દેખાડનાર થઈ જવું જોઈએ પણ તે થઈ છે વચ્ચે વચ્ચે નાય ની કોટલી નડે આ બે પાંચ રૂપિયા રહ્યા ને એવું અમેરિકા મને હોનાર કંખ્ય કરાવતા મેં પાછી આપી દીધી ની બધી માયા નડે છે એમ કે છે ત્યાગ ની સંસ્કૃતિ અપનાવી જોઈએ બીજા પાસે બીજા પાસે કઈ પણ દેવું એનું નામ એ જ નહીં કેવાય શું કેવાય હું તો મારા ભક્તો આત્મવત સર્વભૂતે कता भक्त बोलू बाकी्रम मंदिरों आप बताव आपतावो आश्रमों मंदिरो बदा जरूर खरी भर चीज आई फे અહીં મંદિર બંધાવાનું છે ને આખું કલ્યાણ કરવું હોય તો છતાં નિમિત્ત બન્યું ખરું હું આખું છતાં બંધાવીએ છીએ અત્યારે એટલે એના જે વાત કરશે તો આ બે હાજર દાદા ભગવાન બે હાજર કિંમત થઈ ગયા એટલે દાદા ભગવાન કરતા હોય તો આપણા માં ઈશ્વરી તત્વ છે તે વાત કરે છે આજે બધા ના માં જતી બરાબર છે પણ આપની સપાટી વધી છે આપણા વાત હું નથી કરી શકતો આપણા જેવી વાત હું નથી કરી શકતો આપની સપાટી ઊંચી છે એના ઉપર તો બધા આધાર છે એ અધિષ્ઠાન છે પણ આ વાણી એ જાય વાણી છે થોડી ઘણી અત્યારે આ વાણી પોઈજન વગર ની છે માલિકી કોની સમાજ ની સમાજ નું છે આ ટ્રસ્ટ છે આ મનોરંજન કહે મારી છે ની માલકી કેટલા ફાડી નાખેલું છે એ સમાજ નું છે ઓરિયન્ટેશન જોઈએ અમેરિકા માં શું અનુભવ આપણે અમેરિકા નો આપનો શું અનુભવ ત્યાંના ભક્તો વિશે આપણા ભારતના ભારતના ભારત ના અને અમેરિકા કારણ કે હિન્દુસ્તાન નું કઈ પણ હિન્દુસ્તાન નો કોઈ પણ જાત નો પ્રયોગ નો ભરી જ કરીએ તો એ ભયજન જ છે શું છે નુકસાન થયું છે ત્યારે ભરાય છે આ લોકો એનો સંસ્કાર ના કરશે આ લોકો આપડા પૈસા ના ખાતર એ પૈસા કબ મને અમેરિકન બહુ હિસાબ થાય જન્મેલો છે માટે પુનર્જન ને સમજી ગયેલો છે શું થયેલો છે પુનર્જન્મ પુનર્જન સમજે એ પરમાત્મા સમજવા માટે તૈયારી કરે તમે કેમ તમે આવું બોલો છો કે મને કે છે અમે તો Tata Bharat rite kayu che godi created upi thale te mane 10 mahat ma ne thi ane aap na kel to the par me kayu godi created correct like critical viewpoint not like that godi created correct by indian viewpoint not like that godi created correct by muslim viewpoint not like that right that ni theory thi flat is પણ તો ઈશ્વર ને સમજી નથી શકતા એમ માનવું આપડે ના કઈ સમજી શકે જ નહીં એમ જ માને ઈશ્વર જ મને આવકાર આપે છે નથી સમજી શકતા એવી બાજા ને ચઢે ના ચડાવે એમને કહ્યું કે આ છાપવા માટે ની વસ્તુ નતો મારા એ કહ્યું એમ ભયંકર ગુનો કે પણ એવું છે ને બે ચોર્યાસી શ્રી દેશમદ રાજ પુસ્તક માંથી કયા પુસ્તક નું કયું પુસ્તક વધારે ગમ્યો એક જ પુસ્તક છે રાજચંદ્ર રત્ના રત નામ પુસ્તક છે એ તો બધા કાગળ લખેલા લોકોને ભાઈ બધા જ ઊંઘ કેટલી છે કેટલા કલાક ઊંઘ આવે છે આરામ થઈ જાય દુનિયા નું જે વીસ ચક્ર ચાલે છે આ તો ચક્રિજરા નાશ થાય થાય છે ખુશી નથી થાય સૃષ્ટિ નો નાશ થાય ખુશી અનાજી અનંત છે બધા થઈ નથી થાય